કેવા અંતર હોય ને જવાબ નીકળે તમે કોચો તારા ને કેવો ત્યાં જોઈ જવા બા પચાસ રૂપિયા No j unseen fan t我有 ૌભિરળે જાાન, તહાળળાળાદ soup un bean ia' after, barhá teek em, z意 f à taj SANTA ખ de' In mer Lage. or성이- Nana PDF, arche즘 horoo Oh, oh hey, Ona, let let yeah, <laughs> mm Hmm A administration work opened at Allan your symptoms put on in the <recurrence> back? Z seja, He teachings He Franken have been heard by him No? Z gaya matin. Hamdan wealth Есть Heaton exhales ક? l વિચારતો હોય જ નઈ ને આમ સત્સંગ ગોઠવવા વિચારતા હોય Gnā kā e reflex. Āp je gjyā na kav chon e. Wisi, પથૌg હ૓ de k deadlines lo vc? G begins to the p injuries Pā. Talė, ke Quran ma pAddaf trēgie? Æg m jab fi oh. Kevin gnair m promises to the zinia? Da na tam dohijas. E to le tab to peelakal grad goi moreOD estar o let me cherry cherry ch**** Reki drawn pe blank. 光 da te asi mi? તમારા પાસે <coughs> અત્યારે વધ્યું એવું કશું છે આપણે સુરત ના સ્ટેશન પર બાકા બ્રહ્માંડ ના અણુ પરમાણુ માં ફરી ફરીને તમે બધું જોઈ લીધું શું જેટલું જરૂરિયાત છે બધું આવરણનીય છે એના મારો શબ્દો નથી જેટલું વર્ણન થાય એટલું વર્ણન કર્યું છે બીજું બધું આવરણીય એ પોતે ત્યાં જેનું છે એટલે દેખાય એ ભૂમિકા દેખાઈ ગયા ત્યાં છે પેલા આનંદ છે ભેગું પેલું આ બને કઈ દેખેલું નઈ અમારે સાચો નહીં એટલું લાગે બધા કરતા સમજ મને જરા ઊંચિત છે લાગે પણ તેને બાદ બાકી કરીને કઉક ને એવું થાય ને બાદ કેવું માનસો નહીં મળતી આવી એમને વાક્યો તો મળતી આવી એટલે મને લાગેલું કઈક છે અંદર થયું શું એકદમ પ્રકાશન પ્રકાશ થાય તો લોકો ભાષા લઈ જાય જો પ્રકાશ હોતો નથી જે લોકો પંચમ દ્રિય થી જોયો હોય એ પ્રકાશ ભૂલી ગયા અમદાવાદ છે જ્ઞાન માં જ્ઞાન પ્રકાશમાં પૂર્વ <muchy> પર્યાય એ વખત આપના શરીર ના પરમાણુઓ ફેરફાર થઈ ગયો તે વખતે આપણા શરીરના પરમાણુઓમાં પણ કઈ ફેરફાર થઈ ગયો મોડા કદરુકો દેખાતો અહંકાર પણ જતો અહંકાર એટલે માૂપમાં કદરુ કરેંકાર એટલે અંતસ્કરણ માં રહેતો તો અહંકાર ક્યાં રહેતો હતો માનંદ નો ઉદ્ધે જેવું થઈ ગયું આ જ્ઞાન થયું તે વખતે આપણે આ પરમાનંદ નો થઈ ગયો પરમાનંદ આનંદ હોય ને એવું થયું એટલે તો ઘડો થઈ જાય આનંદ થાય આનંદ માંગાડો થાય આનંદ મગાડો થઈ જાય કે આપને આજે પરમાનંદ નો ઉદ્ધિ જે એકદમ ઉછળ્યો એ પછી સતત જે આવ્યું એટલો ના રે એ આવ્યું પૂર્વ કર્મ ઘેરાયેલું બુદય કર્મ એ ઘેરાજી માં એ આખા ઈચ્છા એ રીતે આપડા આ ગોઠવણી કરી છે એટલે આ બસો ભરે છે એ જાણીએ છીએ પૂરી થઈ જાય આ જે બસો છે એ તો કાચ જેવી બસો છે ટ્રાન્સફરન્ટ અવરોધ પાડે એવી નથી થયું આપને જે જ્ઞાન થયું સુરત સ્ટેશને પણ પચું હોત તો અહીં પચ્યું નહિ એટલે અનુભવ ના આવ્યું પ્રતિબર એટલે હું બધાને કઉ છું કેવું જ્ઞાન મને પચ્યું નહી કઉન પણ પચ્યું નહીં કેવું ના હોય ચિંતા બંધ ના થાય કેવળ જ્ઞાન ના હોય ચિંતા બંધ ના થાય માર્ગ ના જ્ઞાન ચિંતા બંધ ના થાય પણ આ કેવળ જ્ઞાન પચ્યું તો શું સ્થિતિ હોત કેવલ ધ્યાન થઈ ગયું હોત પૂરેપૂરું કેવલ જ્ઞાની તરીકે નિર્વાન થાય કેટલું તરત સજ્જો શરીર ના પણ શરીર છૂટી જાય તરત પછી સિદ્ધ શિલા ઉપર જવાનું નઈ ને કેવું કશું ખરું બ્રાહ્મિક સ્થિતિ દાદા તમે <Jurino> <disappointment> <Shichanada. haz hatte> <haz histoire> ના થિયરી ભ્રાહ્મિક સ્થિતિ બધી પહેલાની સ્થિતિ બધી કરી રીતે આ લોકો નો ભ્રમ નો અર્થ સમજન નથી એટલે આવું બધું કરે છે ભ્રમ એટલે શું ક્યારે પુનજન્મ વારો હું આપમાં છું શું પુનજન્મ નથી દેશ મર્યા કરવી જ અને સ્થિતિ અટકેલી હોય અને મળનો ભાઈ ઓછો થઈ ગયો એ બ્રહ્મ સ્વરૂપ કહેવાય અને જેને એ દશા પૂરી થઈ ગઈ અને સંસારી દશા આડે એ પર સ્વરૂપ એટલે બ્રહ્મ સ્વરૂપ અહિયાં કરે જેને અક્ષર કે છે ને એ ત્યાંથી જગત ના ઘણો ખરો ભાગ મકાન બધે અહંકાર કરે પણ હું આત્મા છું અને કાયમ ન છું પરમાન છું આનંદ મારા થાય છે એવું જો રહેતો હોય કોર્ટ માં કે છે કઈ બ્રાહ્મી સ્થિતિ કઈ બ્રહ્મ સ્થિતિ બધું કયું હવે આ કેવળ જ્ઞાન આ બધા થી કઈ રીતે જુદું પડે છે બ્રાહ્મિક સ્થિતિ વાળા છે કઈ ગઈ પરિસ્થિતિ સિવાય આકારી નામો નથી આખા દુનિયા ના લોકો છે તે બ્રાહ્મિક સ્થિતિ કાબેરી જ લોકો કે કાયદ માં મરી જવાનું નથી એટલે ભય લાગે છે બાકી બીજા પાસે મળશે એ બધું એના જ્ઞાન માં રહે છે પેલા હિન્દુસ્તાન ના લોકો બ્રહ્મ સ્વરૂપ ને પામેલા છે ભગવાને કહ્યું તારા અનેક જન્મ થયા મારા અનેક જન્મ થયા કપડા બદલાયા કરે કપડા બદલાયા કરે બદલાયા બદલાયા ક્યામત ક્યા ભગવાન આવતા આપડે શું આવે છે ક્યામત નો દિન તો આપડે અવતાર ને આ બધું વિરોધ અભા એટલે મુસ્લિમ મહાત્મા ને કહું મને કહે છે પણ તકબીર ક્યાંથી લાવે ભાષા પૂર્ણ છે લીલી કધુરી ભાષામાં આપણે સુરત જે જ્ઞાન થયું ત્યારબાદ સુરત આપણે જ્ઞાન થયું ત્યાર પછી પેલો જવાબ નથી મળ્યો કેવ જ્ઞાન એટલે શું શું કેવ જ્ઞાન એટલે શું જ્ઞાન એજ દર્શન એજ ભાન વિશેષણ નથી બરોબર આપના જે જ્ઞાન નો એ વખત અનુભવ થયો પેલા અવધિ જ્ઞાન એવું બધું થયેલું કે મતિ જ્ઞાની કોના હોતી એનું નામ જ કેવજ્ઞાન જગત આખું શિકાર કરેલા પૂર્ણપણે ગયા એનો અર્થ કે આપને જ્ઞાનાવરણીય કર્મો બધા જ ક્ષય થઈ ગયા જ્ઞાનાવરણીય કર્મો બધા જ ક્ષય થઈ ગયા જ્ઞાનાવરણીય એટલું જનાવરણી દસાવણ કયું નાના વર્ણ તેના આધારે બે વસ્તુ કાર્યક્રમો અને અંતરાય હોય નહી તો મે વિચાર કરે કે આ વસ્તુ બધું તૈયાર જાય વિચાર કરે કે આપડે આવું થવું જોઈએ સરસ થઈ જાય તૈયાર કરે જવું છે આ અંતરાય કર્મ ન હોત તો આખું વર્લ્ડ ને આ થઈ જાય અંતરાય કર્મ ના હોય તો આખા વર્લ્ડ ને આપને આ જ્ઞાન થયું એ વખત આપની સાથે જે ભાઈ હતા ને રણછોડ ભાઈ જ્ઞાન થયા પછી રણછોડ ભાઈ ને આપની અંદર આપડે જ્ઞાન થયા પછી રણછોડ ભાઈ ને તમારા માં કઈ ફેરફાર થયો એવું કઈ દેખાયું તમારા પેપર જોયો કોઈ જોયો હરમંદ જેવો થઈ ગયો પછી ઉદયકર મિલકત રહી ગયા આમ સીધો માણસ હતો પણ પછી પછી એને વાર્યું દેવું ગયા જે વાર્યું પછી મેટ કરી છે ના હવે ગાલશે નહી મને કઈને વેચી ગઈ પચીસ હજાર ના હવે મને આ તારે તારે કહું છું તારા નામ પર કર્યા ન કારણ અમારી કંપની ગયું કશું ધંધો કરે છે ને ધંધો બંધે તો ભારે ભારે આપી દે આઠ હજાર રૂપિયા ભાડું આવે ઘરમાં જ રાખી દે આપ જે જ્ઞાન થયું પછી આ કોન્ટ્રાક્ટ નો ધંધો હતો જ્ઞાન થયા પેલા એ પછી જે ધંધો તો ચાલુ રહ્યો તમારો પણ તે વખતે પેલા જે આગળ બગડમ હતું હતું એમાં કઈ આ કોન્સિયસનેસ નો ફેરફાર થયો જ્ઞાન પછી પેલા જે અંદર જે કઈ ઊંધું જતું થાય કે ગણમથન થાય એના બદલે જ્ઞાન પછી મારું કેવું એમ છે કે કોન્ટ્રાણ ધર્મ ધંધામાં કરવી પડે જ્ઞાન થયા પછી આ ગરબડો કરતી વખતે જ્ઞાન થયા પેલા બંધ પછી આપ સિગ્નેચર કરો એટલે સ્પષ્ટપણેલ જુદા એવું લાગતું કોન્ટ્રાક્ટર પછી તમે સહી કરો કોઈ ચેક પર કેમેન્ટ પર એમ પટેલ કરો સહી કરતી વખતે પણ સ્પષ્ટ જુદા પડું છે બી વર્ષ કરી નથી એટલે હવે લોકો પાસે બીજી રીતે દેવું પડી સહી કરે સહી કરી આપો બે પછી આવડી ગઈ છે મળી આવે ત્યા લઈ જાય મારે મારી બેગમાં જોયું નથી મને ખબર નથી જ્ઞાની ના પરમાણુ જે હોય શરીરના એ બધા જ્ઞાન જેવા જ વિશુદ્ધ થઈ ગયા હોય એના પરમાણુ પણ બધા એકદમ વિશુદ્ધ થઈ ગયા હોય એનો ચા થાય એટલા જ માટે પૂજા બધા થાય સાયન્ટિફિકા પણ જન્મ જયંતિ ના દિવસે કે અમુક પર્વ દિવસે આમ વિશેષ પાવર હો બોલાવી આપના જન્મ દિવસ નું એટલું જ કે પછી આપના શિષ્ય હોય એનો જન્મ દિવસ હોય ને એ આપની પાસે આવે તો એના પણ પ્રકાશ માં પડે એ વાત હા પડે પડે ત્યારે મારા પણ અંદર ના પ્રકાશ માં થોડો ફેર પડે એવું ખરું એમ પૂછે પડે ને કારણ કે શરણાગતી ભાવ વિશેષ થયો સાયકોલોજી પ્રકાર આપણે શરીર ને ખુબ શ્રમ પડ્યો હોય અથવા તો કઈ નંખાઈ ગયું નખાઈ ગયું હોય કઈ બીમારી નું કારણ ગમે તે તો એના તે વખતે પણ આપને ટોટલ સેપરેશન રહેપૂર્ણ છૂટતા પણ રહે અસર મારન પડે ના પણ બેને આતના આત્મા બને દીદો જ રે કમ્પલીટ થઈ ગયે પછી તો બહુ ટેર મે દે સર છોટો પડી ગયો કરી બેજે દબાવત નથી પણ ખરેખર આપણે બહાર ની ગરમી હોય ને ગરમી છે એવા દેહ ખબર પડે મને ખબર પડે દેહ અનુભવે મને ખબર પડે પણ એબનોર્માલિટી ના થાય કોઈ દિવસ પણ કોઈ ના થાય પછી સહયોગો બદલાય બદલાય ઉદય કામ ભર્યા ઉદય કામ એટલે કોઈ જગ્યા વિરોધાભાસ આવશે ખ ખ ખખરિલન ખરા�ા�લલા�લલલ્લો જ્ઞાન થતું હતું એ વખતે અંદર મને જ્ઞાન થઈ રહ્યું છે એવો પાછો એટલે એક જ્ઞાન જ્ઞાન ની જોડે પોતે જોનાર પર પ્રકાશ આપશે સ્વ ને પ્રકાશ કરે છે પર થયું ત્યારબાદ આવું જ્ઞાન બીજા પામ્યું જ્ઞાન એ વખત આ અક્રમ માર્ગ છે એ વખતે ખ્યાલ ના આવ્યો જ્ઞાન એવો ખ્યાલ હતો કે અક્રમ માર્ગ છે અને હોય તે રીતે એટલે પેલા કરતા રાત પછી ઉઠી નીકળે અહંકાર વગર નીકળે બધું સારું પણ પછી બે જોયું કે આ લોકો સમજે સત્સંગ સાથે એટલે હું સમજી ગયો કે આ લોકો કામ થાય ને આ ક્રમિક માર્ગે લોકોનું કામ થાય ને એટલે આવે ખરા પણ જતા રહ્યા જેવા ટારા ઘરમાં પાવડા બધું ઘરનું લાયવા મળે ત્યાંના ફાઉન્ડેશન હતા મોક્ષ મોક્ષ એટલે હું હમ આ રીતે કામ થશે નહીં આ કાળમાં દરેક જગ્યાએ ચિંતા હોય અને માણસ કહી આ પામે નહી હું ગમે તું કમારે ઘર ઉપર કામ શીખશે નહીં એટલે પછી વડવા માં છે તો કૃષ્ણદેવ ભગવાન ની મૂર્તિ છે વડવા એ મૂર્તિ ને મેં કહ્યું ભગવાન કઈ હોય અક્રમ જેવો એ બધા નો ઉકેલ આવે એટલે ત્યારથી અક્રમ ની શરૂઆત કરી વાળા બે ત્રીસ ટકા પાક સાઈમ ટકા પછી ભગવાને મેં કહ્યું સાહીઠ ટકા પાસ કર્યા છે તેત્રીસ ટકા પાસ થાય સાહીઠ તોય મળતા નથી હવે શું કરવું માઇનસ એટલે પ્લસ નહીં માઇનસ નહીં એવા માર્કે પાસ કરે સા માર્કે બત્રીસ ટકા ગજડો અને તેત્રીસ ટકા માણસ એક ટકા થી માણસ થાય છે માણસ ને તમે લડો તો શું થાય રેલવે હોય બેઠા હોય સર બધી ટકા ગજડો છે એટલે હું ના કઉસ્યો ચાલીસ ટકા પચાસ ટકા માસ થયેલા સો લડશે હા હોવે હા હોવે તેન આ